માણસ ને અમુક જરૂરિયાતું જ્ઞાન લાવે તો લાભ થાય જરૂર છે જ્યાં મોટા મોટા જમીનો હોય ખેડૂત હોય ને આપણા દેશ મોંઘવારી મોંઘવારી ઉડી જાય વેચી ખાધું તો પુહાય આપણને તો બળદ પુહાય બળો તો આપણા પિત્તા થતા હોય પાછા અત્યારે તેજી બહુ ચાલી રહી છે દરેક બાબત માં અત્યારે દરેક વસ્તુ માં તેજી છે પુષ્કળ તે અટકશે ક્યારે એની મંદી ક્યારે આવશે સમય લાગે સમય કેટલો લાગશે શરદી ની શી મંદી થવા ફરતું હતું તો ચાર વાર ખાઈ ને ખાત માં બરોબર આપી મંદી રૂપિયા ની દસે રૂપિયા ત્રીસ માં બધું થયું એ દસેર ખીસ માં અને બાવીસ માં ત્રેવીસ માં અઢીસે ખડ હતી રૂપિયા જેર ભાવ વધી ગયા પણ મંદિર કારે આવશે સમય કોઈ આ તેજી થઈ ને કેટલીક ચીજો લીધા ચાર વર્ષથી તેજી થઈ પેલા તેજી જ નથી ચાલી વર્ષથી કેટલીક ચીજો રહી ગયેલી હતી મિલ ની કનુભાઈ પટેલ ને ત્યાં બરોડા સવારે મારું નામ નથી હા જ્ઞાની પુરુષ છે જ્ઞાની પુરુષ થયા છે મારે શ્રી ગરજે છે મારે શ્રી કરશે તો આમ નમસ્કાર કરું છું મારે થોડું બાકી છે ને એ પૂરું થવાનું ખરું ને મહાવીર ભગવાન હતા તે અંદર પૂર્ણ હતા અને બારે પૂર્ણ હતા તારે ભગવાન કેવાય શું ટેન્શન થાય દીકરી અને આ ટેન્શન છપ્પન ભગવાન જાતે હું થોડું બધા લોકો ઉંધર ચાલે થોડી ભૂલ થાય તો ભૂલ થોડી થાય ઉધર જવાબદારી ના લેવાય ને એટલે અમે જ્ઞાની પુરુષ આખા વર્ગના પ્રશ્નો પૂછાયો મળે એટલે દાદા ભગવાન બોલવાનું તમારે સમજવું ને ત્યારે બોલશો ટાઈમ કયો પાસ કરશો સવારે સવારે ના તમારે વેપાર બચાવવાનો દિવસ કરવાનું સેવા પૂજા ઘરે સેવા પૂજા કરવાની ના સેવા પૂજા તમારી કરો છો ને તે કર્યા કરજો સેવા પૂજા કરજો બોલવાનું મળતો ભાઈ છોકરા બોકરા છોકરા હોય ને કે છોકરા છે મોટા છે મોટા છે કેટલા કેટલા ઓગણીસો અઢાર એ બધા દેહવાના બે તારા પટાઇ પટાઇ બેસશે સમજવું ને એનો સ્વાદ આવે બે ના બે પછી એટલે આ ત્યાં આગળ ટાઈમ ના હોય કોઈ ધારો તો આઠ મિનિટ થી ઉપર ઉપર આઠ મિનિટ થી કરો એ ફરજ ના મળે અને નહિ તો સામાય પચાસ મિનિટ પૂરું કરી દેવું આ બોલી તમે બોલો ને પેલા બોલે અને વારાફરતી બોલો બોલે સમજવું ને પચાસ મિનિટ પૂરું કર્યું નથી અમદાવાદ ગમશે તમને આટલું પછી બીજું દેખાડું તે અવાર માં કરવાનું તમારું જે કરો છો ને એને ભેગું ભેગું કરશે બીજું હા તે જૈન નો પક્ષપક્ષ પક્ષપાતી આ વૈષ્ણવ નો શિવ નો બધે પક્ષપાતી હોય ને ભગવાન ની જ પક્ષપાતી હોય પક્ષપાતી હોય એટલે એટલે આપણું વિઘન હોય દુકાન પર વધારે બોલવું નહીં તો થોડું પાંચ વખતે બોલવું પાંચ વખત સવારે પાંચ વખત વિઘન આવવાનું હોય તો અડધો અડધો કલાક કલાક કલાકે બોલજે આખું ઊંઠાણું પૂરું કઈ નાખું પણ બધા મંત્રો ભેગા બધા મંત્ર કરવાનું તમારે ખબર પડે ને અને ફોટો જોતા જુદો આવી લઈ જજો નહીં ગમે ભગવાન ભગવાન નું નામ લેવું આ આ આ આ પુસ્તક થયા પણ વાંચ્યું સારું સારું થઈ ગયું છે વારગડી હું તો રોજ વાંચો જ છું બે ત્રણ ચા પાણી આપણા ઘર ની સામે બાપુજી ભાઈ બંધ હતી બધા સારી રીતે એમના છોકરા ભાવ ભાઈ છે ને ભાવ ભાઈ एच्छा भी, ना मंगर बच्चु भी एच्छे। बता ना प्रसंग प्रसंग, ना प्रसंग हो है और छोटा भाको पटेल स्पेशिया जाए अरविंद છોકરો વકીલ છે ને ભારે લઈ જાણ સાક્ષાત્કાર સાક્ષાત્કાર સાક્ષાત્કાર તમે ભગવાન થતા કેટલા કેટલા હતા તમે રઘરું કયું ત્યાં ભગવાન કહ્યું તમે જે સ્વ એ થવું છે ભગવાન ભગવાન સૌ એવું કેવી લાગે આવું કેસ બને કે જલ્દી થતું છે તારું થાય કે તમે એ નાખ્યું તમે છ એ તમારું છ તારે અમને ખબર પડી કે સારી વાત છે હું તું આવ્યું ભેગા થાય કઈ ભેગા થાય તો થઈ જાય હું થાય તો થઈ જાય હું થાય તમે પોતે જ છો તે થવાનું શું અઘરું છે એનો રસ્તો તમે ગળ્યો ના એ બાકી અઘરું હવે જે નથી અમલ ઉતરી જાય નિંદ્રાવસ્થા ની અંદર સ્વપ્નો આવે છે તેમાં કેટલાક સ્વપ્નો ની અંદર ભગવાન મળતા હોય એવા સ્વપ્નો આવે છે અને બીજા આપણને ના ગમતા હોય એવા પણ સ્વપ્નો આવે છે ભયાનક સ્વપ્નો આવે છે તો આ સપના સ્વપ્ન હજી બધા આવે છે એ સપના માં જોવાનું જ હોય છે પણ વરી પછી જોયા જ કરે છે સ્વપ્ન માં રડે ના રડે હા કરો પેલું બંધ રાખનું છે આ ઉઘાડી વાઘ સપનું છે તેથી કદાચ છે અમારા જમી આયા કે લાગતું નથી હોય એ ત્યારે ખબર પડે અમારા ચેલા કોઈ ઉઠાય છે કે સપના સંસાર અને હું શુદ્ધ આત્મા છું એ હું આત્મા સુ નથી કે બ્રહ્મા હું શુદ્ધ બ્રહ્મ નથી બોલતા શુદ્ધ એ પાટ્રમ કેવાય શું શુદ્ધ શુદ્ધ ભ્રમ બોલવું હોય તો પરભ્રમ કેવાય પરભ્રમ હજુ આ બ્રહ્માસ્મી એમાં ફેર બહુ પેલો પરભ્રમ કેવાય શુદ્ધાત્મા ને દે સરખે જ ઋષિ અને મુનિ મુનિ છે તે સંસારમાં એક શબ્દ બોલે નહીં બાબતનો સંસારી બાબતમાં કોઈ શબ્દ એક બાબતમાં બાબતમાં શરીર ની બાબતમાં બધું દેખાય જે દેખાય પાંચ ઇન્દ્રિય બાબતમાં કસાય માં શબ્દ ના બોલે ફક્ત આત્મા માટે જ બોલે ત્યારે મુનિ કયા માટેસાર વર્ગે ની એવી જે વાણી આ ખોદ બોલે છે અને ઋષિ તો એક જાતના હોય રાજા એ રાષિ કહેવાય બ્રહ્મ ની ઉપાસના કરતા બ્રહ્મર્ષિ કહેવાય એવું છે જેની ઉપાસના કરે એને ઋષિ થાય ઋષિ મુનિ બહુ ફેરફાર બ્રહ્મરસિંહ થાય તો સારું બાકી રાજ થયા રાજરસિંહ ક્યા નથી તમારે તો હવે થઈ ગયા પછી સિદ્ધાત્મા થયા પછી ક્યાં પૂછવું પડે આમ બ્રહ્માસિંહ ક્યાં બોલવું આપડે કારણ કે આ બ્રહ્મ શુદ્ધાત્મા પરબ્રહ છે શું છે પરબ્રહ્મ બીજું સપનું કોણ બોલે સંતો ને બધા દેખાતું હોય કે સપનું છે સંસાર સંસાર એવું ના જણાય ને પ્રકાશ ચંચલ હોય પોતે ચંચર પ્રકાશ વધારો એટલે બુદ્ધિ સ્થિર મન ચંચર કરું ચો બુદ્ધિ સ્થિર જ છે પ્રકાશ છે ને પ્રકાશ આગળ આગો થાય આપડે આપડે લાગવા આપડા આ બધાને તમે કહો નહીં રાતે આપડે કઈશું લોકો ભડકી મત છે એટલે બધાને કહો નહીં એમને કોઈ સંચરતા ના ઉત્પન્ન થાય પ્રકાશ ની તમને એકલા ઉત્પન્ન થાય હું ના તમે પ્રકાશ માં હાથ ધારો એટલે સંચલ થઈ ગયા હા એ ક્યારે બંધ થાય જયારે બનાવટી એ નીકળી જાય ને બનાવટી હા ભાઈ હા તારું ગે એ જે પાસા દે જ્ઞાન થયું તો એ નિગત નાયો જ્ઞાન થાય સારે ઉંગા બોલા કે ઉર્ય જ્ઞાની રાજોઈ પડે હા આખી રાત હું ગરી હો ને હવે તો બેસી ગયા મને ક ના રહેવું બને કયો જઈ લે જારેક ના જારેક કેવો જગનો બરાબર ના ભાઈ પૂછે છે હરિભાઈ આમ પટેલ સ્વર્ગ સુખ અને નર્ક ના દુઃખ માનવ પોતે પોતાના જીવન દરમિયાન ભોગવે છે स्वर्ग के नर्ग के स्वर्ग नर्ग के क्या स्वर्गत थे थे? दादा गणीवार जीवन नी अंदर अमुक अनुकूल परिस्थिति आए तो घनी स्वर्ग ना सुख आनंद आया कर दाखला तरीके प्रावेक मैया सुखद परिस्थिति लगी एने की आम स्वर्ग नु सुख प्राप्त होत हो आनंदर जीवन की अंदर प्रतिकूल परिस्थिति आए तेरे अपने थे सर अहिया जन्म अहिया के दुख भोगवा जीवन अंदर नस स्वर्ग दुख जेब सुख दुख भोग जाए स्वर्गस्थ जुदा प्रदेश આ તો સુખ ને દુઃખ છે ક્યાં છે બિચાર અને ખરું દુઃખ નખ માં છે જે હોબર્યું હોય તે હોબરતા જ એનું કે હબરતા માણસ મરી જાય दुख नर्णन खबर तो मरी जाए तो कल सुख दुख बता है આપડે આમ કરતા ના હોય એટલે ટાઈમિંગ ના મળે તારાંબર માં શું શું છે રિસેપ્શન એ ના આપ્યું એ ભાઈ પાર્ટીઓ બે હા આપી છે કે દેવ લોકો ને ખાતી મહેનત ના કરવી પડે બે લોકો ને માતાના પેટે જમવાનું જન્મવાનું ના હોય માતાના પેટમાં પાર દુખ છે સીધા જ મા બાપ જ ના હોય દેવને આવું મામી આવું મતરુ હારું જેટલી આવું હોય પછી હારીયો જેટલી હાર વેલી ફલાણી વેડી ફલાણી વેદી કેટલી વેડીઓ જો ઉપાધ ઉપાદી એક ત્યાં આગળ એ દેવલો દેવને દેવી નક્કી કરે ત્યાં મહેનત ને દેવાના સુખ તો હાજર દેવા છતાં ત્રણ કંટાળા નો ઉભા થઈ તો ખરી કારણ કે ભૌતિક સુખો છે સાચું છે મરી જાય એનું વર્ણન એટલે કર્મ કરતા કરતા અટક જરૂર શું છે કે અમુક જાતના કર્મ નહીં કરવા કોઈ જીવને કિંચિત માટે દુઃખ થાય વધારે પડતું કાર્ય શું તમે બીજું કેવા માણસો તપાસ કરો છતાં ભૂખ લાગે છે સરસ લાગે બધે ઊંઘ લાગે ઊંઘી પાણી પીવાય ને પીવાય ને આ દેહ નઈ ને ચા પીએ એટલે આ રીતે કામ કરવું પડે એટલે આ રીતે કામ કરવું પડે ખાવું પીવું હોય તો કોઈના શરીર માં પેસે ને કામ કરવું પ્રવેશ કર્યો હશે એનો એવો થાય એટલે કે એનો એવો થાય કે પ્રેત એ આ ખજુરી ના પ્રવેશ કર્યો હશે કઈકનું કઈક થયું છે મંદિરમાં ઘંટો વરગાડે બીજું વરગાડે વગાડે વગાડી કર્યા કરે એ માણસ એવું કરે પછી દેખાય મોટું બધ એવો એટલે આમાં કોઈ હાથ ચાલક નથી આમાં કોઈ હાથ ચાલક નથી અમારા નથી બીજો પ્રશ્ન દાદા ભગવાન અને સચિદાનંદ પરમાત્મા વચ્ચે કોઈ ફરક ખરો જો ફરક નથી તો અલગ નામ આપવાથી અલગ જૂથ ઉભું થશે એમ નથી લાગતું ત્રીજો પ્રશ્ન આત્મ જ્ઞાન પ્રાપ્ત કરવા અને અનુભવવા માટે શું કરવું છે મનની ચંચરતા ચલ રહે છે એવું થઈ ગયું છે બીજી કોઈ ચંચળતા નથી कई विचार मन में नक्की करें थोड़ा विचारों वगैरह बेसव थोड़ी समय रेवाई कई विचारों कई विचारों આપણું કરે મન એવું કરે છે એવું કરે છે એવું કરે છે મન એ બગડી ગયું છે અને તો આવું મિત્ર ના આવે પછી વહુ ભમી થઇ જાય કોઈ શું કર્યું પછી થઈ જાય શું કર્યું તો એના માટે રસ્તો એના માટે શીખવાડો શીખવાડો ની સમજ મન વસ કરી શકાય મન જ્ઞાને કહી થાય બરોબર હવે ચંચળતા દૂર ક્યારે થાય કે એની નહી જે રુચિ હોય તેની પૈસા તમારે ભગવાન માં રૂચિ નથી ભગવાન માં રૂચિ લાવવા માટે હા તે દેખાશે બીજો પ્રશ્ન દાદા ભગવાન સચિદાન પરમાત્મા વચ્ચે કોઈ ફરક ખરો દાદા ભગવાન પર્વત ના વચ્ચે અલગ નામ આપવાનું અલગ જૂથ ઉભું કરવાનું જૂથ ઉભો નહીં કરવાનું સ્વરૂપ છે ઓળખવા સાધન છે આ શું છે સાધન જાય દર્શન ક્યાં કરે આ કહેવાય છે દાદા ભગવાન સચિદાન સ્વરૂપ છે તે અરૂપી સ્વરૂપ છે ને એ દાદા ભગવાન દાદા ભગવાન ઓળખે કેવા પડે નઈ એટલે દાદા ભગવાન કહે નહી જુદું ના હોય સચિદાન એક જ હોય આ બધું હોય તો સીધું આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું અને અનુભવવા માટે શું કરવું છે એ જ્ઞાની પાસે જ કરવું છે જેને આત્મજ્ઞાન થયેલું હોય અનુભવેલું હોય મુક્ત હોય પુરુષ ભાઈ તમે આગળ આશીર્વાદ લેવા ફક્ત આશીર્વાદ લેવાથી મુક્ત પુરુષ ના શું ના થાય શું ના થાય જ્યાં ભગવાન પ્રગટ થાય તો કેમ શંકા પોતાના કર્મો પોતાના કર્મો ફક્તું ગુજરાત માં અત્યારે આત્મસાક્ષણ કોણ ગુજરાત માં તો હું કઈ ગણવા નહીં તમે ગઈ ક્યાં જો હું ક્યાં ગણવા જો જે ઘણા થઈ ગયા એવા એમ સમજો કે મહાવીર સ્વામી ભગવાન રામ કૃષ્ણ ભગવાન રામ પછી જે જે આત્માના જેને અનુભવ થયા છે જે કેવાય છે પછી જયારે જયારે આત્મા અનુભવ થયા છે જે કહેવાય છે કારણ આત્મા અનુભવ થયો અનુભવ પૂરેપૂરો થયો કે જેને અનુભવ એવો છે કે જ્યાં સિદ્ધ પુરુષો થઈ ગયા જે આત્માનંદ માં જાય છે એ લોકો મૃત્યુ પહેલા ની સ્થિતિ અને મૃત્યુ પછી એના વિશે જાણી શકે ખરા બસ બીજું કઈ ગમે તે હોય જેમને આત્માનો સાક્ષાત્કાર થઈ ગયો છે અને આત્માના આનંદ માં રહે છે એ લોકો મૃત્યુ પહેલા અને મૃત્યુ પછી એ સ્થિતિ એ લોકો જાણી શકે ખરા એ સ્થિતિમાં જ હોય મૃત્યુ પછી હોય તે સ્થિતિ એક જ સ્થિતિ એ સ્થિતિ નથી સ્થિતિ ફેર થાય તો જાણવાની વાત થાય એની એ સ્થિતિ અમારી અત્યારે સ્થિતિ છે એ બધા થયા છે આ પ્રકારની હોય બીજા આત્મજ્ઞાનીઓની સ્થિતિ બદલાય જાણતા હોય પોતે કઈ થવાની ટકા છે તો આવતી થશે शांति अरविंद घोष्रम हूँ गो जहाँ माताजी बत्तीय बच्चियों बद बुझाई ना म्य रीते हलर के धमिया व अंदर ज बराबर है यम उत्तम करो आप जो प्रार्थना करते प्रार्थना બહુ શાંત વાતાવરણ ની અંદર કઈ પવિત્ર વાતાવરણ ની અંદર કોઈ કોલાહાલ ના હોય એવા પ્રાર્થના કરીએ તે અને બીજી પ્રાર્થના કે કોલાહાલ પ્રાર્થના ફરદાય યોગી ગોળાહાલ પ્રાર્થના જે કરી શકે તે બીજા બધા ચોગા તેમને ત્યાં પ્રાર્થના એવી રીતે થતી કે અમે પાંચસો બત્રીસ જણ ગયા હતા અને જે પ્રાર્થના થઈ એ કે છે કે અમે ત્યાં પાંડિચેરી અરવિંદ ઘોષ ના આશ્રમ અમે પાંચસો માણસો ગયેલા તો ત્યાં આગળ માતાજી પાસે ત્યાં આગળ પાર્ક ના રીતે શાંતિ થતી હતી શાંતિ વાળા અંદર બત્તી રાખીને દીવો રાખીને આ દીવો દર કરે ભાઈ વાક્યો મીઠે ને દેખાય આ દીવો હોય ને એ તો વાંક્યો મીઠે ને તો ભાઈ હજ દેખાય એના કરતો દીવો બનકે તો બધું અંધારું ગુ પછી એના એકાગ્રતા થાય શાંતિ રહે થોડી બીજો કયો સામાન ભર્યા નહીં એમાં જય સત્ય ખરા ખરા થયો કોલાહારમાં થાય તે કોલા પડ્યો બગડ્યું ચાલો પછી પડ્યો હવે બગડ્યું અગર બિલાડી ની આ આવ બગડ્યું શું થાય યોગ કરતા પ્રાર્થના માં તમને કયું ગમે કયું તમને કયું ગમે આપણને તો જે આનંદ આપે અને જે આપણને સ્ફૂર્તિ આપે ને બિલકુલ આનંદ માં રાખે એ મન જ નહી જવા દેવાનું મન ને શાંતિ માં રાખવાનું મન ને કાબુ માં રાખવાનું મન કાબુ માં રાખવાનું મન નહીં થઈ જવા દેવાનું એને ધમાલ માં કરો શું કરવું લાખો અગા દિવસ જીવતા છે ગયા નથી પહોંચી ગયા એકવાન ની સગવડ બને ને બની હોય તો પછી થોડી વાર પછી એક તો એક હોય કઈ કોઈ નહી સમૂહ ની અંદર ખરું પણ શાંત વાતાવરણ માં થઈ શકે ને એમ સમૂહ માં ખરું પણ શાંત વાતાવરણ માં થઈ શકે ને કે સમૂહ માં ખરું પણ શાંત વાતાવરણ માં થઈ શકે નહીં ધંધાતી ધ્વંધાતીત કરાય નહીં એ અનંતવ ભતેક કર્યા કરે એની કન્ડિશનલ ટેન્ડર કરાયિશનલ ટેન્ડર બધા શુક્રવાર વાળે એમ શનિવાર થાય નઈ શાંત વાતાવરણ આમ આવું જોઈએ તેવું જોઈ કીધું એવું જોઈએ મનમાં ખૂબ થાય તારે કરી મજા આવે ધંધો કેવાય શું કેવાય અને ધંધાથી જે આવું ઋષિ મુનિઓ શાંત વાતાવરણ માં જે આગળ જવું હોય ને આવું ના ચાલે ઋષિ મુનિયા બહાર મંદિર માં હતા તે અભ્યાસી માટે એકાંત ને એકાંત હતું એકાંત મોટી બનવાનું અનેક પાંચ કેવું એવું તમારું ગાયન માટે દૂધ થાય ત્યાં થાય એવું હાલમીક જે ઋષિ થઈ ગયા એ રામ રામ કરતા જે તપ કરી ને રામાયણ આખું વાલ્મીકી જે થઈ ગયા તેને રામ રામ કરીને આખું એ રામાયણ જે લખ્યું જે લખ્યું કરેલું એકાંત આપડે તો શાસ્ત્રો પ્રવા ને જાણીએ આપણે તો જે કહે એ પ્રમાણે જાણીએ આપણે કહીએ એ હવાલો આપે છે શાસ્ત્રો નો હવાલો આવે છે મહાત્મા એકાદ ની એ બધી એકાંત ની ભગવાન સામાન એકાંતમાં ના હોય